ઉપવાસ કરવાલું ના રહેતી હોય તો ઉપવાસ કરવા એવું નહી બીજું શું કરો છો રાજચંદ્ર ની પુસ્તકો વાંચન રાજ્ર ના પુસ્તકો નું વાંચન આપડે ધર્મ ધ્યાન શું કરો છો તમે એમ સ્તુતિ કરીએ સાંજે સ્તુતિ કે સવારે કરીએ અથવા નથી ગામ માં કોઈ થયેલું છે આપડે કઈ રસ્તે દેખતો હોય તમને રસ્તો દેખાતો મને સમજણ પાડો કઈ સમાજ ના હિસાબે આપડે લેવું પડે સમાજ ના હિસાબેરા ભક્ત છું એ બધી રા છે તમને લાગે છે એવું મોટા મોટું ભૂજ છે એટલા માટે કે છોકરો નહીં કોઈ નહીં હોવ નહી કોઈ નઈ બધા કરતા કરતા પણ તું તો ખરો નું કઈ જઈશ કઈ નાખી દે મન વચન કાયા કઈ નાખી દે આ ભૂતગળ કઈ નાખી દે ઘણા બધા ભૂતગળ ખેંકી દે ક્યાં થાકી દે તો જ્ઞાની પુરુષ જાય તારે એને એ કરી આપે શું કહ્યું પછી દોષ દેખાય સરળો દોષ દેખાય આવું બધું કરવાનું એ તો હમણાં આ જીવ ને શીખી ખબર આ જીવ ને શી ખબર કે છે કાગળ લખો એને કોને બનાવ્યું આજુસ જૂનું વાંચન કરીએ છે કે આદમયું એ પેદા થયા પણ આખી સૃષ્ટિ પેદા થઈ વાંચન કઈ જ મેરા તો હોય જ કે ભગવાન હતા ને તેમને આદિમતી એટલે શું પેલા એટલે તેને આદિમતી ને એ લોકો આદમ કેતા આજે આદમ કેતા આપડા સંસ્કૃત માં લખે છે ને આદમ એવ ધર્મ નું સ્થાપન થયું જૈન ધર્મ વેદાંત ધર્મ મુસ્લિમ ધર્મ ક્રિશ્ચિયન ધર્મ દરેક ધર્મ પોત પોતાનું અલગ કેતા હોય છે દરેક ધર્મ પોતાનું અલગ જ કહેતા હોય છે ને કે એટલે પછી પોત પોતાનું જ ગોઠવે દુકાનો ચલાવી પછી દુકાનો કરી નાખી દુકાન થઈ ગઈ જ્યાં સાત બેઠો ત્યાં અહંકાર બેઠો સર અહંકાર મમતા પેઢી ત્યાં બધું માયા પહે માયા પહેલી બધું દુકાનો કરી નાખે સમજે કહ્યું ઠોકર ના લાગે વાંસ નામ ઠોકર લાગશે આપડે ના સમજી ઠોકરો ખાય છે મોડા પર છોકર ખાય બધી નથી આ સંુ છું કેમ કે જાણું બાર સમજતો છતાં સારું એક શ્રીમદ રાપચંદ્ર પુસ્તકમાં માત્ર કહે છે ને એને ઠંડક રહે છે સાફ ચીસો જે લોકો શાંતિ રહીએ એટલે ઊંધું કરતો તો અટકી નહી તો ઊંધું કરવા જશે જો આ છોડાય ઊંધું કરે બસ ચાર બજારમાં જાય ને પણ શ્રીમદ રાત કહ્યું છે એવું નથી કરતા એને કહ્યું સત્પુરુષ ખોળો ગાય બીજું કાંઈ શોધ તમારી ભૂલ પણ દેખાડે એથી કૃષ્ણ મહાવીર ગયા કે આપે એવો હોવો જોઈએ કેવું આપે એ વાંચે ને આપડે વાંચીએ એ કપાલ ઘૂટે આપણે કપાલ ઘૂંટીએ અમે ક્યારે ઉકેલ આપણા કરે છે ખોટું છે એવું નહીં લાગતું નથી સમાજ થતા નથી તેનો હતો થતા ના હોય કાય તો ખોટું છે એવું ના કહેવાય કોઈ કરતા ખબર ખરે છે રસ રોટલી ખાતી સાંભળે છે તમારું સમાગમ થાય થાય તો દુષ્કા પૂરી થાય ને તમને ના ગમે બિલકુલ ના એમના કયા પ્રમાણે કરે તો સજીવન મૂર્તિ એટલે જીવતી મૂર્તિ પાસે જવું જો આપડે સમાધાન ના થાય તો આપવાના છે તેની જોડે આપડે જઈએ ને તરણ ત્રણ કામ થાય આધી માં પસતા નથી ને પછી પછી માથા ફોડે ફોટો મેળવી ઈશ્વર નું ચિંતન કરતી વખતે બીજા ઉપાય વિચારો આવે તો તેનો કઈ ઉપાય ખરો ઉપાય દરેક ના હોય સાથે મળવા દે દરેક વખત ના ઉપાય હોય એના માટે શું કરવું જોઈએ કારણ કે કેટલી વખત ઈશ્વર નું ચિંતન કરીએ છે ત્યારે કોન્સન્ટ્રેશન આવે છે અને કેટલી વખતે બીજા મનમાં વિચારો આવે તો ઘેર આપડી ઘેર ઘેર મતભેદ ના થાય ના થાય તો બધું ધનવા ગયું શું કયું બરાબર એક બાજુ કોણ ધ્યાન કર્યા કરે અને પાછો ઓછો ધ્યાન માંથી ગણમ એના અર્થ શું છે એટલે ખરું સમજવાનું શું છે ઘરમાં કેમ ગગડાટ ના થાય ક્લેશ ના થાય સમજી ગયો હજુ ક્લેશ નીકળી ગયો નથી ને પૂરેપૂરો થોડો થોડો થઈ જાય ત્યાં સુધી કામ થયું કેવાય જ્યાં સુધી સમજે કહ્યું કે જ્યાં ક્લેશ છે ત્યાં આગળ ભગવાન નથી એ તો વાત સાચી જ છે કેટલી વખત બીજી ચિંતાઓ ને લીધે પણ કોન્સન્ટ્રેશન નથી રેતું આ સંસાર ની બીજી ચિંતા ની બીજી ચિંતાઓ હોય એને લીધે પણ કોન્સન્ટ્રેશન નથી રહેતું કે આખો દલો ધૂમો ધૂમો કરવાની છે આ દુનિયા પડી જાય બધા પડી જાય આવું લોકો ધૂન સ્વી શાંતિ તમને કેમ લાગે છે આ ધ્યાન કરવું સારું કે ઉપાય કરવો સારો કરવો પેલો ઉપાય કરવો જોઈએ પછી ના પછી એનું મેડે હા જે ધ્યાન કરવું પડે છે નઈ એ ઇગોઇઝ છે શું છે માદકતા છે એ બધા માદકતા શીખવાડે છે પછી અમુક ટાઈમ પછી ધ્યાન ના કરે ઉપાધિ થઈ જાય પીવાની જેવી ટેવ પડી જાય એના કરતા ઘરમાં બહેરા છોકરા ઝઘડો ના થાય એવું શોધખોળ કરીએ આપણે વિચાર કર ના થાય એના માટે ધર્મ સમજવો જોઈએ ધર્મ ધર્મ બધા ના માણસો કેવું જોઈએ કે આપડે બધા ઘર માણસો કોઈ કોઈ ના વેરવી નથી કોઈ કોઈ ના ઝઘડો નથી આપડે હજુ મજબેત કરવાની કઈ જરૂર નથી વેચી વેચી ને ખાઈ લો શાંતિ પૂર્વક આનંદ કરો મજા કરોક્સો છે બધું પછી મેળસ તમને કઈ છે કેમ લાગે હરકત આપડી જ ભૂલે છે ને આપડે હોય છે આપડે જ ભૂલ્યો હોય છે બધી ભાઈ ના હોય છે આપડે વાત જવા દેવી પેલો ધર્મ એવો શીખવાનો કે આપણા ઘરમાં ક્લેશ ના થાય એટલે ભગવાન રે આપડે શાંતિ રહે ને પછી મોક્ષ માર્ગ મળી જાય મતભેદ તો દરેક ઘરમાં રહેવાના કોઈ પણ ઘર માં મતભેદ તો રહેચારો સરખા ના હોય એવું માનો નઈ મતભેદ મતભેદ એમને મતભેદો અરે મતભેદ નો વાંધો નથી મતભેદ માંથી ક્લેશ એ જ્યાં મનભેદ ના થવો જોઈએ હા મનભેદ ના થવો જોઈએ મતભેદ માંથી ક્લેશ થાય છે ને એટલે આપડે મતભેદ નામ કહીએ છીએ જો તો હોય સ્વાભાવિક રીતે આ કે છે ખાતું છે પેલા કે નથી ખાતું કારણ એમાંથી મનભેદ ના થવું જોઈએ જો